ઘરી ગયા રાતે રામભાઈ રામભાઈ આવો વધારો હાથ આવો વધારે બિહારીએ કરીએ પણ ખીચડી ખવડાય ખવડાય નઈ એ તો સમય પદ ખવડાય નઈ પણ બહેરા માં કેતા કે જીમવા કઈ રાતે આવું હવે તે કરીએ જે ભાઈ અત્યારે ખરાબ અત્યારે કઈ જીમવાયા વિચાર આવે છે તે વખતે આપણે જો વિચાર ને પડતો મારીએ તો પુરસાદ કહેવાય તે વખતે આપડા ઈચ્છા અંબાવીને કહીએ માફી માંગુ જાવ ખરાબ વિચાર કર્યો બોલાયા હતા કયા કઈ કાળી ના છે નહીં કઢા તો પછી મહી બગાડે મારી ભૂલ છે ને આ ગયો આય આવું કોઈ કરતું છે હું મારી બધાને થાય તમારે દાદા હોય છે ભગવાન નો પ્રભાવ એવો છે તમને જોઈને એને પણ એવું થશે ભણેલા પછી ગામ બધું બની ગયું પસંદ પડી ગયું ના સારું કામ અંદર ભી રામ છે બહાર ભી રામ છે કે બહાર ના છો બહાર કામ હે અંદર કામ તો અંદર હુઆ અંદર કાં બહાર થોડા દિખતા અંદર અંદર અંદર દૂધા દુધિત જે જ્ઞાની પુરુષ હોય જ્ઞાની પુરુષે તો દેહારી પરમાત્મા કહેવાય કહેવાય કે ભાઈ પરમાત્મ પ્રગટ થયા છે એટલે પણ ખરેખર ભગવાન કોણ કેથાઉટ માય ગોડ હાય વિધાઉટ માય ઇજ ગોડ હાય વિથ માય જીઆત હાય વિથ માય એ જીઆતમા આય વિધાઉટ માય ઇજ ગોડ તારી માય થઈ ગઈ નીકળી મારો નથી ખબર નથી આ કયું ગામ છે તે પૂછવું પડે હું તો મારે પોતાનું આદન ટાઈ માલજી પણ આપની સાથે જે વાત કરે છે કોણ કરે ભગવાન ભગવાન છે હું ઉઠીને જવું ને તો આ એવી વાત કરે એટલે ત્રણ ચાલુ આ ત્રણ ભગવાન લેતા હું જ્ઞાતા દસતા છું હું જોયા કરું છું એટલે જાણ્યા કરું છું કે આ શું એટલે બોલે છે એ નોલ ચૂક થાય એટલે પકડી લઉં સમજ ને આ જે વાણી છે માર્કિંગ કરી વાળી છે એટલે પોઈઝન નથી બોલે બોલે થોડું કઈ પોઈઝન કરે જો તમે બધા બોલો છો કે તમને જ્યાં સુધી હંકાર છે તો સુધી મારી વાણી બોલાવી અંકાર થાય હું બોલાવું તેની જોડે બોલો શબ્દ બોલો એટલે તમને ફીટ થઈ જશે આજ્ઞા આપે વાળું ખાલી કહીને કામ અને આ દેહ માં પોતે રે નહી એટલે એની મજબૂતી તો કુદરત જાળવી નાખે નાળિયા છે વાડી છે એ અમને આમ હવા થી તૂટી જાય પણ મને ખરું કે તૂટી જાય આવે ને સર એક અવતાર નહી એ ગેર રટ્ટી ખાતા તો એ દઈ જો પોતાનો દઈ લઈ ગયો તોય પેલું આવીને ઊભું જ રહે તોય છેલ્લું સ્ટેશન આવીને ઊભું જ રહે છે તોય છેલ્લું સ્ટેશન આવીને ઊભું જ રહે છે મરણ આવીને ઊભું જ રહે છે મરણ પણ હા કે ઊભો દુ થાય એટલે મને કે રસ્તો કરે પણ માને શું કરું ત્યાં તો કાયમ બજેટ ટેન્શન છે તપ આત્મા હરતે નમક ઠંડો પવન આવે તો જાણવાનું પેલો તાપમાન ફરો એની અસર થાય એને જાણવાની ગરમીને લીધે ગરમી પડે એટલે નહીં નહીં અલગ دارو ભઈ જે કે જે એનો પાછો રીપેમેન્ટ આવે પાછો એ આઈસ્ક્રીમનો પાછો રીપેમેન્ટ આવે એનો ઉપાય કરો એનો પરિસ્થિતિ ઉપાય ઉપાય નહી થાય ગયા બેઠી ઉપાય એવું કઈ કેવાના હોય સગા થઈ જાય કરવાની ઈચ્છા થાય એ ઉપાય આય માતા ઉબાય કોન નન ધનંતરવાની નથી તેથી આ ઉબાય કો તા કોને ખસેડે છે દુખને ખસેડે છે ધનંતરવાની જાનતે છે ત્રણ દરજ્જો દ્વારા તેરે અનસ વર્તતવર વિચાર સકરણ વિચાર સમયસર ધ્યાન કરવા નાનકન તાયર દબતો પાય કો નિયમ નિયમ માહંતો આપડે પણ જ્ઞાન જાણ્યા વગર તો અનુભવ મળેલી આમ બે લાલ લાલ સંજેતર નઈ લા લા લા કુદી હવે આપણે ડેપર આગળ જે ચાલું છે આ ઈ ગમે નિતાને જાવી હોય કા તને કસાઈ ને મેં આટ આઈ ગઈ રે કરી લેકર મેં જાવ આમાં તો ફલા કાડી ગય છે હોયું પણ આપી દેમ કરી આપડે કીધું ને કે ઠંડો પવન આવે છે ધ્યાન રાખજો પેલું ત્યાં તાપમાન પછી વાંધો ના ઉઠાવશો પ્રક્રિયા જે જોવાની પ્રક્રિયા છે લાલ લાલ થયું તો આ બોલ્યા એટલે બે કામ થઈ જાય છે મારું અને મને થયું તો થાય મેં જમ્યો નથી રાજીના તૈયાર છે મને દે દે ગ્યા મેં બારે બારින් દે આ છે થેરાપી સબમિટ લેવાનું જરૂર બતઈ દીધી કી જો જો જો જ તમારે અમુક આવે બેનજી લો ગયા ના કર્માદાન કાંતે આખી જ એ નામ તો વિકારી કે વિકારી કે મૂળ સો સામાન નહી ચાલો તો ક્યાં જાય ના જોવો દેખ પરોજે હા હા ચલાવ દરેક ચીજે તો ચા માટે બનાવ લોટ ના પરિવર્તન થવાના અંદર લોટ ના પરમાણુ પણ ના ના રોટી એની કારેલા હંમેશા કડવા નીકળે પછી કેરી હોય એ ખાટી હોય કાતો મીઠી નીકળે એવું ખાટી નીકળે તો ના કહે નીકળે અને નકલી ગયા થઈ જશે નેઈતી નઈ સાબ નિરાધી જ આપ દેખતા આવી જાય ને પણ એ બધા એના લીમડો કડવો જ હોય લીમડો કડવો જ નીકળે પણ આ મળતોમાં શું ચેન્જ હોયા કરે છે હા તો બધું ઓસાળે બધું આપને જગાળી ઊભો દેને ના આઈએ નીચે દેખીએ કોણ મળવાની નથી બરાબર મનુષ્યની પ્રકૃતિ પણ એવી આપડા રહેશે કાયમ એવું ઓલિ કાઉન્ટ આખી જિંદગી પ્રકૃતિ આખી જિંદગી પ્રકૃતિ એક ધારી રહી શકે ખરી મનુષ્ય માં પણ એવું એવું કેતા પણ એવો સિદ્ધાંત નથી કે એવી જ રે પ્રાણી છે કુત્રો હોય એનો પ્રકૃતિ સ્વભાવ જુદો સિંહ એનો પ્રકૃતિ સ્વભાવ જુદો જુદો જુદા બધા કુતરા ને કે જે દેતા કારણે ઊ તો જગત કરે સુ જગત કરે મહારાજ ના ઓગણતા જગત કરે મહારાજ મરમ ત્યાં કે જનારી ભૂમે નથી એ તો છે એ પ્રકૃતિ ના દેતો હોય છે પ્રકૃતિ જગત છે એટલે પ્રકૃતિ ગુણ છે જગકેજડુ જગકેજડુ પ્રકૃતિ ગુણ કહેવાય હા ભાવ થી પ્રકૃતિ અહંકાર ના પ્રકૃતિ અહંકાર ની કહેવાય છે અને પ્રકૃતિ એ અહંકાર નો ફોટો હતી ને અહંકાર મગજ નો માણસ છે જકી માણસ છે એટલે અહંકાર ને જ કે છે એવું ના દ્રશ્ય હતું ચુ <sharpessen> <sing. S down> <tươ> <loses> <tossuh> <tossuh> એટલે આને બોલ દે મુરુ ઘરે ગાડી મળી રહ્યા શું મળી રહ્યા બધા ગયા હોય બધા જુદા પણ મળી રહે આપડે મારા પ્રિન્સિપલ સમજે આપડે ફોન લઈશું જેને જવું પગલા કરવા માટે જીવો છો ધર્મ માટે જીવો છો બરોબર ધંધો ધંધો ત્યારે અઢાર લાખ રૂપિયા દાદા એમ કે પછી વ્યવહાર માં ચાલે કેવી રીતે આજે બે વર્ષ બે વર્ષ થયા રાખી પણ ના બરાબર છે બે વર્ષ થયા પૂરું થયા પડી છે દાદા એને મહેન્દ્રભાઈ ને સોંપેલું એટલે મહેન્દ્રભાઈ કેટલું લઈ આવ્યા પછી આ નાના ભાઈ ને સોંપવું રૂપિયા જતા રહ્યો આ ધર્મ હવે એ કે છે એમને કહ્યું લઈ આવો તો આવતી આવે તમે આવો બ્લેકની કોને કેવાય આ લોકો ના કેવાય આ જે નાણું સરકાર ફોન કરે છે ને આ લોકો જુઠા પૈસા જયારે ગયા તારે ખબર પડી કઈ કયું તો ભાગીદાર ને ક્યાં રૂપિયા જે છે મને રોમેશભાઈ કઈ રસ કે કોઈ આવવાની બાજા રાખે આપડે જતા રવાની બાજા રાખે આજ્ઞાની आगे की जन्मे તબ નહીં નો પેઇન તો ફર કા આપણે યાદ આ સકતા પેન જો પડદા આ જતા ઓ મુખ્ય બ્રેક પેલી છે મુખ્ય બ્રેકવાથી નવ મહિના એટલું બધું કસ્ટ પડે છે છતાંય પણ જો કે છે કોઈ मरती वारी तो जीवन से આ જીવન જે આપણે જીવીયે છીએ એ નક્કી થઈ ગયેલું હોય છે ઈઘોય જમે જો ઇઘોઈ જમી હોય તો મિસાઇડે જમે બધું જીવન નિશ્ચિંત થઈ ગયેલું હોય ચલો જાય તો તો ઈગો ચેન્જ કરેતા નિશ્ચિત જોતા ઈગો સે ચેન્જ હોઈ તો બરોબર હેતુ નિશ્ચિત ઈગો હૈ તો નિશ્ચિત નિશ્ચિત નહીં રહેતા નિશ્ચિત નહીગો કમ્પ્લેસ કરેતા આયુષ નક્કી થઈ ગયેલું જોઈ ને આયુષ્ય નથી લેતો નહીં કા નક્કી હોય જીતના લેવાયા की oh, बात नहीं मृत्यु थी खरुद्ध मैं माइंड मैं मन ने वो आत्मा की हाजरी से अंदर सब चल रहा है वो आत्मा कुछ करता नहीं इनकी पेजेंसिट से सब चल रहा है अंदर बोझे ना वो माइन बाइन अंतर सब चल रहा है इनकी हाजरी से तो इनकी हाजिरी चले जाए तो सबकी हाजिरी चले जाए फिर कुछ काम नहीं होता और आत्मा इधर लगा देकर सब बंद हो जाता है મગર ઇધર આગાડ નથી બંધ હોય જેટલા બાર થઈ રહે પા 5,000 પાંચ હજાર છ વાગ્યા હોય એટલે આયુષ સમજવું શું ના થઈ જાય આયુષ કાર્ડ આયુષ ને ક્લિયર તો નારાઉદાન શું ફાયદો થઈ નહીં રાબા થઈ નહીં એકવાર બહેની તો માન નહીં વોટ આર વી ગેઇનિંગ નોઇંગ ધી સેટ વર્સ બરોબર ને સાચું હા હોય તો તિવરાજે પણ સેલ્ફ રિયલાઇઝેશન કર્યું અલબત્ત કોઈ માનવ મૌક્ષિકા હોય આ હોય તિવરાજે ક્લેમ કર્યું કે હું તીર્ડે આવી છું ભૂલથી કોને શીખવાડ્યું લોકો જે માન્યું એ નહિ માન્યું લોકો જેમાં સુખ માન્યું તેમાં એ નહી માન્યું લોકો કરે એવું એ કરે લોકો પૈસા માં સુખ કરેલો એ પૈસા ની પાસે પડ્યો તપાસ કરી શ્રીમ દાદુ કહ્યું જ્ઞાની પુરુષ એટલે મોક દાદા પુરુષ તો સત્યુગમાં પણ દુર્લભતા અને કલયુમાં કુંડ તમારી બધી પણ એવું માની ના લેવું તમારે તમારે તો દાદા એ આપ્યું એવું માનું કાકા અમે તો આ જે જ્ઞાન આપ્યું છે ને ચોખ્ખો બનાવી જાય છે ફક્ત એને ભાષે છે એટલે પેલું ગભરાવાનું થાય કઈ ખોટ જવાની જે લાભ જો આનંદ પ્રાપ્ત ના થાય છે કે એ તો આમ થાય છે પણ આમ ત્યારે પેલું થઈ જાય ને મનમાં એટલે પોતે જોવા નથી તો અપાવી જાય જાય અનાજ નો છે આ જગત માં સ્મરણ કરવા રાખવા જેવી ચીજ દાદા છે બધી ચીજ ભૂલવા જેવી છે એટલે પેલું રહેતું જ નથી પેલું દુઃખ રહેતું જ નથી ના રે જગતૃતિ જો વર્ષે સત ની સ્મૃતિ ગારી પુરુષ સુધાર જે ગણો તેની શુતિ અને સંસાર ની સર્વે એ કરવાનું છે વધારે વધારે યાદ આવો સાહેબ થતું વધારે વધારે યાદ આવશે ભૂલવા ફરો તે વધારે યાદ આવે એટલે બરબા એમ લાગે ભૂતાણ છે બીજી જાત જાત ની ક્રિયાઓ કરવા માંડ્યા ત્યાગ ને એવી બધી ગ્રહણ કરવાની છોડી ત્યાગ ની ક્રિયા શરૂ કરી ત્યાગ ને ગ્રહણ કરો ને के दृष्टि नहीं, नहीं। बदलायी रही तू गे आम कर दृष्टि बदलावी जाए आज संसार संख तारी दृष्टि से દ્રષ્ટિ આત્મસન્મુખ થઈ ગઈ પછી તું ગમે દ્રષ્ટિ બધા હવે શું કામ દ્રષ્ટિ ભૌતિક છે અરે ભૌતિક છોડવા ફરક છે કેટલા દીધું રહે છે દ્રષ્ટિ તો આઈટમ કરે એટલે લોકો લોકો ના મન માં ધર્મ જેવું વસ્તુ લાગે એટલા માટે અમદાવાદ બહુ દારે કહ્યું કેટલા માટે આવ્યો અધ્યાત્મ જાણવાનું પહેલું કે તમે જે તમે પાસે જવા આવી ગયેલું આત્મા જાણવા હું ફરી વાક્ય બોલું ત્યારે ન્યાય ના કોટા પર લેજ કે તમે છો એ થવું હેલું કે તમે નથી તે થવું હેલું હું છું એ થવું હેલું તમે તમે છો જ કેવ લાગે છે આ જો અઘરું અઘરું ઘરે મારી નાખા બધું થવા દર કરે સાહે ના બાકી કેટલી રહી તમને કેમ લાગે અરે તો અનંતે છેડો જ નથી કેટલું કરે